સંપ્રદાય એમ કે છે કે અનાહદ નાદ એ બિ સંપ્રદાય છે તે અનાહદ નાદ નું એમણે કઈ વાંચ્યું છે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 સૂર્યાસ્ત બોલતા સૂર્યા એ દોન મહ દર્શન કરવા કોયા હતા દિન ભર દિન દિવસ મેળા હો ગયા હતા ચલો બતા you want digest digest so you say you that you digest. have to come for every year but for 10 years you come. not every 10 years <laughs> no every year you should come yeah, why don't you ask give me a sign no no you dada dada ha huh? are dada then you have to come to me only you, have to you to come to me nice step that's time. what i'm saying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 પ્રજ્ઞાન અધ્યાન પ્રજ્ઞાન પ્રજ્ઞાથી પરગમ અધ્ઞાન જ તો તેવા દેજ્ઞા ચલાવતી છે સંસાર આ તો પ્રજ્ઞા ચલાવે કે નવ પ્રકૃતિ અચ્છા માય ક્વેશ્ચન વોટ ઇસ પોસ્ટેડ ટુ પીપલ ઓન શિફ્ટ એન્ડ હાઉ ડઝ ઇટ ઓલ ડિફરન્ટ પર્સન પરલે આ દેનો સવાલ છે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 That right? that that water water? is is is is... there there, in in the the the dam, but but potential you You can generate electricity. So, what power It It it, it see? looks has Material બટ ની પોટલિસિટી kitna daba le jata રેલવે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 બેસાડો <laughs> <laughs> <laughs> <laughs>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 Shri <laughs> <Torah> Mataji – Shri <inaudibleibles> <keeiley crate> yeah, or Mataji – Both of them are the same thing. Shri Mataji – Yeah, both are. Uh, Shri Mataji – He is there on the normal constitution. Shri Mataji – Both of them are at both Barbales. Shri Mataji – Both Barbales give new signs, no? Shri Mataji – He uh, is charging the karma. Shri Mataji – And the only thing that you need to know, Shri Mataji – He is not aware, no? So, this is causing such type of karma, which is uh, unknowingly, so in his next birth, he will have to uh, bear such karma or suffer such karma. Uh -huh. That is so, unknowingly, just like an animal. Uh -huh. like. Relativ na drashta – Kon.